બેઠો હતો કેવા ત્યાર થયા હતા કે જે મને મળે છે આપણને દીકરો છે સત્સંગ દાદા ભગવાન રસ્તો જવા છે આવી જતી બધી છોકરા ના પાડી છે શાદાજી એ જે दादा मैया बच्ची जाने गया કે કે, કે જેથી આ જ્ઞાન મેળવ્યું છે આપ બધા મેળવ્યું છે આપણા <y> <deANS> <group> બીજા લોકો ને જેવું आई ये बात ही है ट्रेन बहुत चिंता बिताना का है निरंतर शांतिर बंदा बंदा सारा का लगेगा भूत रहेगा नहीं हर कभी नहीं कराई तुमको कोई कराई कोई जल गया है आ रही है दोनों नदी कोई दोनों नदी कोई ये निकलती है यार सबू खा ली जाए मुंह आ छोड़ के काम करो बस हो जाए ગરીબ કોણ કેવાય પોતે કઈ પણ હથિયાર ના ઉઠાવે હિયાર હથિયાર ના ઉઠાવે ખરાબ હથિયાર ના ઉઠાવે હથિયાર ના ઉઠાવે એની હાય લાગે તો ખરાબ કે ના ઉઠાવે એની પોતાની ઈચ્છા ના હોય મારે કુદરતી અપાઈ કુદરતી અપાઈ એટુ વાળી ગયો કે કભદા થાય ઉસામે ના આઈ ગયો ચા છે આલે બોલુએ કો યે જો દવા લઈને આલે બોલી ક્યાંસી થી કશી બની ત બડા લા સવા અમે જો એમની પર તો બિગ બગ્યા ને એનો સાત ને હોપી દે દેતી હો ઘણા મહાત્માવે જેને દાદા ની દાદા સાથે નો એટલો બધો એકતા નો તાર છે એ લોકો ને તો વિશ્વાસ જ છે બને એમ એના કાર હા એ પછી પહોંચ્યું અગાઠી માં પડી રહ્યા પેલા કેટલા વર્ષથી રહ્યા છ આઠ મહિના ઘણા મા લોકો ટચ થતી નથી ના પા બીજી રીતે દાદા જે વસ્તુ ઉલટી હજુ સમજાઈ નથી ઉલટી છે અવળી છે એમ જ્યાં સુધી સમજાઈ નથી જ્યાં સુધી અવળી કેમ બોલાય एम ए, एक जीज़ी, जीज़ी बदाये, बदाये रमन भाई डॉक्टर बीजा बदा गमे ते बात करता था बीजा बदा रमन भाई कहू के हूँ ज्यादी बीजू कई न जा ત્યાં સુધી મારા કેમ તમારી જેમ વાત થવાય અભિપ્રાય કે ઘણી વસ્તુ બુદ્ધિ માં નથી સમજાતી પણ એ ખોટી એમ ના કહી શકાય અને દાદા આજે તો સામુ તો હવે સમજાવવા માંગ્યું છે જે પેલા બધું વાહિયાત લાગતું હતું ચૌદ રાજલોક ની હોય પણ હવે જયારે અમેરિકા થી આવવા માંડ્યું નાસા એ જયારે શોધ કરી નાસા જે અમેરિકા જે સંસ્થા છે अपना उख तमत्का रमन भाई ना दृष्टान याद आने आ रम भाई नुज लगत आ तमत्कमस्क अपना उल्लेख है सातमी सदी मंथ लखायेलो छी सदी म लखेलो एम आ बदा उल्लेख આપડું બધું વિચારણા કરીને માણસો થાય છે બુદ્ધિ ની વાત ફરશે બુદ્ધિ સમજાય જેટલી જેટલી બુદ્ધિ સમજી સમજાય બુદ્ધિ ઓછી હોય તો આગળની વાત ના સમજી શકાય નથી એવું નથી માલકી અગર ની વાત છે કોઈ માલિક નથી એની વાત છે એટલે હું પણ ન્યાય ના કરું તો તું ન્યાય નાખે ને હમ એટલે જયારે નવું ત્યાં મારા માટે નવું જોઈ રહ્યા છું ના બે હાથો બીજા પાંચ હાથ જૂટવા સારી વાત કરવી અહીંયા હોય અને વાત સમજવા જેવી હોય પછી એને કોઈ ઝઘડ થોડો થોડો મારા ગામ જમા હતો ચાલુ મિત્રો તો દેવ જેવા મિત્રો થી આવે અને અમારા મિત્રો તો પત્તા પોના કાઢે સ્વરૂપ દેખાય એનું જોડે આર્ય હોય હશે તો અંડારી દેખાય એવા લોકો ભગવાન રમશે નારામ આવી ગયા જન્મ લીધો એટલે રૂપ પ્રતિ રમા ભગવાન ને બાળક વસ્તે અંધારી ના રી રૂપ હોય ને બાળક વર્ષે બેવ કેવું અને આપડે કોઈ બે હાચી હોય હવે હા શેખીટા જ્ઞાન થયા પછી એને આત્મ જ્ઞાન બઉ ગમે છે ને અમે જયારે જ્ઞાન આપીએ છીએ જયારે જ્ઞાન આપીએ છીએ ત્યારે કૃપાળુ દેવ અચૂક હાજર હોય છે અમે કૃપાલુદેવ અમારી પાસે જ રાખીએ છીએ અને એમની આજ્ઞા લઈ ને કામ કરીએ છીએ કારણ કે મેં આજ્ઞા વગર કામ ના કરીએ અને અહિયાં વ્યવહારમાં ને અને પરિ આપો રજા આપ છે તમને એ પ્રાપ્ત હોય એવું મારી શું છે તમારી પાસે જ છે કે હું કઈ દરું છું બસ અને આજના લોકો કે નહીં આજે નહીં આ કાલે દેવલા તૈયાર પછી બીજા બંધ રાખી તમે તૈયાર અમારું કદાચ કારણ કે આપ હાજરી ની વાત કરો છો આપણ કહો છો એમની હાજરી હોય છે આજે દુનિયામાં ફરીને પણ આ સર્વશ્રેષ્ઠ ધર્મ નિયણું સાહેબ બધા એમનું નિયણું હા તેને પણ એમને આવી હાજરીયા <coughs> <laughs> <coughs>